ओ रे मारो तुमको गुरु मिली ए वाला रे कदर रे मुर्दाल के मने मारी आप मारी कररे मुर्दाल कीए करे मुर्दाल रे ने અમારું ઊંચું અમારું ઊંચું એનું હેઠળ બાજવાનું મટ બાજવાનું જખમે ભજન છે ભગવાન ક્યાં કરે બ્રહ્મા મનુષ્ય જન્મ દિ કર કે દયાલ દયાલ ના મનુષ્ય અને જોત કરને જાવ રે રિયા તો મને મારે વીરા એને કોલેજ કાપે જન કોઈ કોલેજ કા દયા કરું ને કે દે મને કદી મુજે પરમાર જો ખોટા રો જન્મનો રે મો રે થઈ જય આનંદ નહી લીલા મારા પ્રાણ પ્રાણ ઘડું શિયા થી કરસન દિને વિન હું મારી સુરતા મા લેયો મે જો તા સંભો કાર Con la frontera, con la frontera... એ સાંભળા તમે તરત સીધાઓ મારી પર બરોબર રાખો છો गुरु श्याम बढ़िया जावाने गीदा नी लागू परिभ्रमणे રામદાસ વચ્ચે મૂળદાસ બોલ્યા મારા ગુરુજી બતાવું એ તો ए कौन दियो रे दादा थ में को जो बंदी बंदी आप समय अखारो